સ્નાન કર્યું છે ઠંડી કરે બહુ ગરમ ગરમ સામગ્રી ભગવાન ને ધરવી ભગવાન બહુ બહુ કોમળ છે તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા હજાર ગણો પ્રેમ ભગવાનમાં નારાયણ ને મનાવે છે અને તે શબ્દ બાલકૃષ્ણના કાનમાં જાય છે લાલાહિત વૈકુંઠાધિપતિ લક્ષ્મી નો પતિ બીજો કોઈ નથી હું જ છું મહારાજ મને બોલાવે કોઈ પ્રેમથી બોલાવે તો જવું જ જોઈએ બાલકૃષ્ણ દોડતા આવ્યા છે ધીરે ધીરે ખીર આરોપવા ્ય નો એવો નિયમ હતો ભગવાન ઓમ નમો નારાયણાયરાયણાયમો નારાયણાય મહામંત્ર ની પાંચ માળા જપ કરે ત્યાં સુધી ભગવાન આરોગ્ય છે એવી ભાવના કરે ભાવના કરવાથી ભક્તિ વધે છે મારા ભગવાન આરોગ્ય છે ભક્તિ માર્ગ ભાવના મુખ્ય મો નારાયણ નારાયણ બાલકૃષ્ણ તમે જમો ત્યારે આંખ ઉઘાડી રાખી કેટલાક લોકો ને એવી ખરાબ આદત હોય છે પંગત ચારે બાજુ નજર કરે છે આ ભાઈ પાંચ લાડવા ખાઈ ગયા હોય પેટ ને જેની બહુ જરૂર હોય એટલું પેટને આપજો જીભ માંગે તે જીભને આપશો નહીં ભોજન કરવું પુણ્ય છે લુલી ના કરવા એ પાક છે ભગવાન ને જળ અર્પણ કરું જળ અર્પણ કરવા માટે આંખ ઉભાડે છે બાલકૃષ્ણના દર્શન થયા મુખમાં ખીર લાગી આંખમાં પ્રેમ છે ધીરે ધીરે કનૈયો ખીર ખાય છે મારાથી ખવાયે આ વાણિયા નો દીકરો છે યશોદા હે યશોદા યશોદાજી ને બોલાવે છે યશોદામાં દોડતા દોડતા આવ્યા શું થયું શું થયું બાલકૃષ્ણ ને થોડી ભીખ લાગી છે હવે શું થશે બાલકૃષ્ણ એક વાર મહારાજ ને ખીર અડી ગયો કહ્યું કે અડી શું ગયો અડધી ખીર ખાઈ ગયો હું ઓમ નમો નારાયણ આયો નમો નારાયણ જપ કરતો હતો હું તારો દીકરો ક્યારે આવ્યો મને ખબર પડી નાના કહ્યું કે છે આ બાબા એ મને બોલાવ્યો અને ત્યાર પછી હું અહીં આવી ગયો મને એમને બોલાવ્યો કેશોદાજી એ ગરગાચાર્ય ને પૂછ્યું છે મહારાજ આપે લાલાને બોલાવેલો નારાયણ છે એના ઠાકોર ને એ બોલાવે છે એના ઠાકોર નારાયણ છે તું કેમ અહીં આવ્યો નાળા એ હા કર્યો નાણા એનો ઠાકોર ખબર નથી નારાયણ ને તો ચાર હાથ હોય છે તને ચાર હાથ ક્યાં છે લાલાએ કહ્યું મારા ચાર હાથ તારે જોવા છે તને બતાવું યદા નો દીકરો જ નથી બેટા મારા દેખતા તું ચાર હાથવાળો થઈ છે મારો બે હાથ વાળો બાલ કૃષ્ણ બહુ સુંદર લાલા ને ઉઠાવી મારા લાલા તમને બહુ ત્રાસ આપ્યો બાળક છે ફરીથી ખીર બનાવ તમે ભૂખ્યા જશો તો મને બહુ બહુ દુખ થશે ઈશુદામાં રડે છે ગર્ગાચાર્ય સહન થયું નહીં યશુદાજીને કહ્યું તમે રડશો નહીં હું ફરીથી ખીર બનાવ આવી હોવા દેશો નહીં કે ના હું બાળકને લઈને બહાર જઉં છું હું એને નહીં છોડું બાળક સુંદર લાગે એનું એક કારણ છે બાળક નિર્વિકાર છે વિકાર વાસના જાગ્યા પછી સૌંદર્ય નાશ થાય પરમાત્મા બાળક બન્યા છે શ્રી કૃષ્ણ નું શ્રીઅંગ મેઘ ના જેવું શ્યામ છે મોર ને મેઘ નો રંગ બહુ ગમે બાળકૃષ્ણ ના દર્શન કરતા મોર થય થય થયે થાય ના છે શ્રીકૃષ્ણ ચરણમાં પીચ ની ભેટ અર્પણ બાલકૃષ્ણ આ મોર નાચે છે એવું મને પણ નાસ્તા આવડે છે કે બેટા તને નાસ્તા આવડે છે મેં જોયું નથી કે નો કેવું નાચે છે યશોદા મૈયા તાળી પાડે છે દાણા ને કે જે નાચો જે જગત ને નચાવે આજે પ્રેમના આધીન થઈને નાચવા લાગ્યો બાલકૃષ્ણ નાચે છે માં જુએ છે કેવું નાચે છે મને આનંદ દાદાને બધું આવડે એ બધા નું ગુરુ થાય એ કોઈને ગુરુ કરતો નથી બાલકૃષ્ઠ તો બાળક છે માને બધું પૂછે માં મોર ના પાછળ પાછળ કોણ નાચે છે કે બેટા ઢેલ છે કે ઢેલ એટલે શું હોય છે યુદ્ધા મૈયા બાલકૃષ્ણ ને સમજાવે છે છે બઉ તોફાન કરે છે તને બહુ કોણ આપશે આજથી મેં તોફાન છોડી દીધું મારી વહુ તું મને બતાય મા વહુ આવ્યા પછી શું થાય છે હવે શું થાય છે તું મોટો થાય પછી તને બધી ખબર પડશે બાલકૃષ્ણ ને સમજાયો બાલ લીલાનો એવો આનંદ આપ્યો ગરગાચાર્ય ઠંડી કરી છે સરસ ખીર બનાવી છે મને ભૂલાવશે તો ખરા પાણી પીવું હોય તો મને યાદ કર ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પીવું નહી છે તો મને બુલાવશે જવા દેતી નથી બાલકૃષ્ણ લીલા કરે છે રમતા રમતા માના આવ્યા આંખ બંધ કરીને સુઈ ગયા માને આનંદ સારું થયું આ સુઈ ગયો બચારો બ્રાહ્મણ શાંતિ નારાયણ ની પ્રાર્થના કરે છે એક વાર બાળ ખીર ને અડી ગયો પછી મેં ફરીથી સ્નાન કર્યું બહુ પવિત્રતાથી બહુ પ્રેમથી તમારા માટે ખીર બન્યું તે મારા ના કૃપા કરો તમે આરો તમારા માટે ખીર બન્યું નારાયણ ને મનાવે છે અને તે શબ્દ બાળકૃષ્ણ મને ભૂલાવે છે પ્રેમથી કોઈ ભૂલાવે અને ન જઈએ બહુ ખોટું કહેવાય મારી માતો જાગે છે હું કેવી રીતે જવું શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમતા મારી માની નિદ્રા આવે એવું તું કરા દેવી છે યા દેવી સર્વભૂતે બાલકૃષ્ણ ગોદમાં છે ઠંડી છે બાલકૃષ્ણ ઉઠ્યા છે દોડતા ગયા ખીર આ રોગવા લાગ્યા આ બીજો પ્રસંગ હતો ને ગરગાચાર ને બહુ ભૂખ લાગી હતી આવ્યો પાછો મારા ખીર ને અડી જાય બાલકૃષ્ણ વિચાર કરે છે મારો ભક્ત છે એને ભ્રાંતિમાં ક્યાં સુધી રાખો બાલ સ્વરૂપ અંતર ચતુર્ભુજ નારાયણ આ તો મારા ઈષ્ટદેવ છે મારી ભક્તિ આજે સફળ થઈ આજે મારો જન્મ સફળ થયો મારા ભગવાન ભોજન કરવા બાલકૃષ્ણ પ્રગટ થયું બાલકૃષ્ણ જેવો પ્રેમ કરે છે લાલા વિચાર કર્યો બે વાર ખીર બનાવી બ્રાહ્મણે મને અર્પણ કરી બ્રાહ્મણ ભૂખ્યો છોક્યો મહારાજ હું તમને જમાડું બાલકૃષ્ણ ગર્ગાચાર્ય ના મુખમાં કોળીઓ આપ્યો તમે જમો તમને બુક લાગ્યો કનૈયો મુખમાં જે કઈ આપે તે બાળકૃષ્ણ દેખાતા નથી મને નિદ્રા આવી બધું ખાય છે એક વાર કનૈયો ખીર ને અડી ગયો તે ખીર મહારાજે ખાધીને આ બ્રાહ્મણ કેવો છે કનૈયો મુખમાં આપે તે બધું ખાય મને પાપ લાગશે હું તમારા ચરણ માં બદલ બહુ બહુ પરમાત્મા તારા ગોદમાં રમે છે મારા જે ઘોટાળો વાળ હું પરમાત્મા નથી પ્રેમ રસ લેવા માટે પ્રેમ રસ આપવા માટે હું બાળક થયો છું જ્યાં ઐશ્વર્ય છે ત્યાં જીવને સંકોચ થાય છે મારી માં સંકો છોડીને પ્યાર કરે હું ઈશ્વર છું તો બાલ કેવી રીતે થશે નાના નો જય જય કાર કર્યો તારો કયો પરમાત્મા સુદામા ને શંકા થઈ પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું બધું ભૂલી ગયા મારો કનૈયો બહુ સુંદર દેખાય છે એક વાર જે લાલા ને જુએ છે પાગર જેવો થાય છે આ બ્રાહ્મણ થોડો પાગલ થઈ ગયો કેવું બોલે બધું ભૂલી ગયા છે કનૈયો મારો દીકરો છે વાત્સલ પૂરા થયા છે પાંચમું વર્ષ બેઠું છે હવે તો શ્રી કૃષ્ણ બહાર મિત્રો સાથે રમવા જાય મન સુખા મધુમંગલ શ્રી રામા બાળકો છે અને તે બાલકૃષ્ણ ના મિત્ર છે આવું પ્રેમ કોઈ કર્યો નથી આ ગોવાળો કઈ ભણેલા નથી આ ગોવાળો બહુ ગરીબ છે ગરીબ સાથે ગોપાલ પ્રેમ કરે પેલું મનસુખો જે હતો તે બહુ દુબળો એના શરીરના બધા હડકાઓ દેખાય બહુ દુબળો લાલા એ કહ્યું મારો મિત્ર મારા જેવો તગડો હોવો જોઈએ દુબળો છું આવો દુબળો મિત્ર મને ગમતો નથી તું મારા જેવો તગડો કેમ થતો નથી મનસુખા એ કહ્યું કે નૈયા તું રાજાનો દીકરો છું તારી માત અને મલય માખણ બધું ખવડાવતી હશે તેથી તું તગડો કવિ હું બહુ ગરીબ છું કોઈ દિવસ મેં માખણ ખાધું નથી માખણ તો શું મારી મામા નથી બે ત્રણ મહિના મને રોજ કોઈ માખણ ખબર આવે તો પછી હું ધીરે ધીરે તગડો થઈ જાઉં મારા જેવા ગરીબ કોણ માખણ મન સુખો બહુ ગરીબ હતો બે વાર તું આપે રોજ કેવી રીતે આપીશ તારા ઘર નું માખણ રોજ મને તું ખવડાવે તો તારી મારશે ગુસ્સો આવશે તારી મા તને મારે તો રોજ આપવાનું નહીં મહિનામાં એક બે વાર આવડે છે કે મને બધું આવડે કે કન્યા તું કેવી રીતે કમાવી લાલાએ કહ્યું કમાણી કરવી હોય તો આપણે બધા ભેગા થઈને એક સહકારી પેઢી કે મંડળ ચલાવીએ તો કમાણી બહુ થાય બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ ચૌર્ય વિદ્યા પ્રચાર ચોરી કરવાની વિદ્યા ચોરી કરીએ તો લોકો આપણને પકડે મારે ન બધાને આપવા તૈયાર લાલા એ મિત્રો ના કાન માં મંત્ર આપ્યો ચોરી કરવા જઈએ ત્યારે મનમાં કફલમ કફલમ શક્તિ હોય જગત માં જેટલી વિદ્યા છે કળા છે એ બ્રાહ્મણ માંથી નીકળી છે વિદ્યા હોય બ્રાહ્મણમ આ જગ્મણ બધા ગુરુ થાય બધાના ગુરુ બ્રાહ્મણ તો ચોર ગુરુ પણ બ્રાહ્મણ છે શ્રી કૃષ્ણ સમજાવે છે આ મંત્ર લાલાએ મિત્રો ને આપ્યો છે આ મંત્ર યાદ રાખીને તમે કોઈ ઠીકાને પ્રયોગ કરવા જશો તો તમે યાદ રાખજો મહારાજે ચોરી નો મંત્ર બતાવ્યો હતો આપણા શાસ્ત્રો માં એનું વર્ણન છે અવિદ્યાવત જીવ પરાણી સર્વાની શાસ્ત્ર પ્રવર્તન થાય અજ્ઞાની જીવ પાપ કરે પરમાત્મા સાથે રમે છે એના હાથે પાપ થાય જ નહીં કદાચ થાય બહુ પ્રેમથી બાલકૃષ્ણ ની પૂજા કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરતા તન્મય બનો બાળકૃષ્ણ ને કેજો તમારી સાથે જ રમવું છે હવે કોઈ સ્ત્રી સાથે રમવું નથી ને કોઈ પુરુષ સાથે રમવું નથી તમારી હું ગોપી બનું તમારો હું ગોવાળ મિત્ર બનુ અને તમારી સાથે રમીશું પછી કફલ્લમ બોલતા ચોરી કરીએ તો સુખ સમજે છે પાપ તે કરે છે સંસારના જળ પદાર્થો સાથે જે રમે છે જે ચેતન પરમાત્મા સાથે રમે બાળકોને મંત્ર આપ્યો છે બાળકોએ કહ્યું બધાની ઈચ્છા છે મંડળ નો અધ્યક્ષ કનૈયો અમારે કઈ મંડળ નું કામ કરવું પડશે દાદા એ કહ્યું કામ કર્યા વિના મંડળ કેવી રીતે ચાલે કામ તો કરવું પડે ને મારે શું કામ કરવાનું દાદા એ કહ્યું કોઈ કામ નથી तारा घेर आज मंडल गणेश आजे दनैया घर घर मैं લોકો કે છે શ્રી ભાગવત માં સુખદે મહોરી ગોપી ઓ તન મન ધન સર્વસ્વ શ્રી કૃષ્ણ ને અર્પણ કરે છે જે ગોપી સર્વસ્વ અર્પણ કરે એ ગોપી ના ઘરમાં જઈને થોડુંક માખણ આરોગ્ય એ કે ચોરી કરી કેવાય સુખદેવજી મહારાજ ગંગા કિનારે પ્રેમ ની મૂર્તિ ગોપી કોઈ કોઈ વખતે બોલે છે કનૈયો માખણ ચોર છે સુખદેવજી મહારાજ કે છે હું બોલતો નથી જે ઈશ્વર છે તે ચોર છે હું કેવી રીતે કહું આવું બોલવાનો અધિકાર સુખદેવજી મહારાજ ગોપીઓના વખાણ કરે છે સ્ય સ્વાદવત્યથદિપય કલ્પસ્તેરકાન્ક્ષ્ય વિભજતી સચેન્તિભાંડંત્તી દ્રવ્યાલાભે સગૃહકુપી યાત્યુપ્રો્ય પ્રાતઃ કાલ માં ગોપી દર્શન કરવા આવે છે યશોદાજી પૂછે છે લાલાએ શું તોફાન કર્યું ગોપી એ કહ્યું મારા ઘેર આવ્યો દૂધવાનો સમય થયો નહોતો છતાં વાછળાને છોડી દીધા ગોપી ને કહ્યું છે અરે સખી તમારા બધાના આશીર્વાદ થી દીકરો થયો આ ગોકુળ ગામનો દીકરો છે હું તમારા ઉપકાર ભૂલી નથી તમારા ઘેર આવીને કઈ તોફાન કરે તો એને ધમકાવો એને થોડી સજા કરો મને ખોટું લાગશે તમારો બાળક એને તમે ધમકાવો ગોપીએ કહ્યું શિખામણ આપો છો બહુ ધીટ થયો છે એને હું શું ધમકાવું હવે એ જ મને ધમકાવવા લાગ્યો ગઈકાલે મારા ત્યાં તોફાન કરતો હતો લાલાને હું પકડવા ગઈ દૂર દૂર નાસી ગયા હું દોડતી દોડતી થાકી ગઈ મારા હાથમાં આવ્યો નહીં મને અંગઠો બતાડ્યો છે દિવ્ય રહસ્ય ભરે દૂધ ધોવાનો સમય થયા પછી વાછડા ને છોડે એ સાધારણ ગોવાડ એની કથા ગંગા કિનારે કરવાની જરૂર છે વાછળાને જોડે છે અસમયે વત્સાન મૂંચન અસમયે સમયમ અતિક્રમ્ય વત્સાન વિષયા શક્ત જીવાન સંસાર બંધનાન મૂંચન